हना साधि बेन आज आज हूँ तमने एक सरस मजाता कहान અને તમે પણ સાંભળો નાના ના ભટુરિયા મારા બાળકો ઘોડો એ તો જંગલ માં રે અને ચારે બાજુ લીલું છમ ઘાસ ચરે એને તો કોઈનો ડર નહી કોઈ એનું માલિક નહી ઘોડો તો પેટ ભરીને ઘાસ ચરે હરે મોજ મજા કરે ઓ જંગલ માં રાત એવામાં એક દિવસ ત્યાં હાથી આવી ચડ્યો હોય હાથી ને તો આવું સરસ મજાનું ઘાસ જોઈને મજા પડી ગઈ એટલી બધી મજા આવી કે વાત ના પૂછો આવું કુણું કુણું ઘાસ તો હાથી એ પેલા ક્યારે જોયું નતું પણ ઘોડા આ જોઈ ને દુખ થયું એનું તો ઘાસ ચુંદાઈ જતું હતું એટલે એનો તો જીવ કપાતો હતો એને તો દુઃખ થતું હતું કે અરે રે આ હાથી તો મારું કુણું કુણું ઘાસ ચગદી નાખે છે પણ હાથી ભાઈ મજા પડી ગયો ભાઈ એટલે એને તો અહિયાં આ ઘાસ ની જગ્યાએ જ રહેવાનું નક્કી કર્યું હાથી તો વિચાર્યું કે રેવું છે તો અહીંયા જ આવું સર મજાનું પહોંચી શકું એને વિચાર આવ્યો હમ હાથી નો દુશ્મન સિંહ ભાઈ છે એટલે સિંહ ની મદદ લેવા જાઉં પણ સિંહ મને ફાડી નાખે તો वटे आ घोड़ो पहचो बे पग वाथा का मनस भाई पास होने जात कर ઘોડા એ તો માણસને બધી વાત કરી કે હાથી ભાઈ મારું કુણું કુણું ઘાસ ચકદી નાખે છે માણસ તો કે એવી વાત છે એમાં શું તારે હાથી મારવો છે ને હાથી ભગાડવો છે ને એ કામ હું પતાવી દઈશ તારું પણ તારે મને બદલામાં મદદ કરવી પડશે તો શું કરવાનું હું તો એની પાછળ ઘણું પડું મારે એની પાછળ દોડવું પડે આ માટે મારે તારી ઉપર સવાર થવું પડે હું તારી ઉપર સવાર થઈને બેસું તો હાથી પકડાઈ ને હાથી ભાગી જાય તો ઘોડો તો મારી પીઠ ઉપર બેસી જાવ હાથી ને ભગાડવા માટે હું તો બધું કરું હો ઘોડા તો આવો વિચાર કર્યો ભાઈ પછી પેલો કાળા માથા માણસ તો ઘોડા ઉપર સવાર થઈ ગયો અને એક લાંબી દોરી વાળું ચોકડું ચડાયું હોયના મોઢામાં અને ઉપર નાખી દળી ગાદી સવાર થઈ ને ઘોડા ને દોડાયો તબડાક તબડાક તબડાક તબડાક તબડાક તબડાક તબડાક તબડાક તબડાક તબડાક કરતો માણસ તો ઘોડાની સવારી કરવાની કઈ મજા આવે કઈ મજા આવે વાત ના પૂછો નિધિ બેનો થોડી વાર માં બંને તીર વાગ્યા એટલે હાથી તો આમ તેમ આમ તેમ ફાગવા લાગ્યો છેવટે કરીને આવડી ગાદી આવડી આ દળી અને આ લગામ કાઢી નાખો અને મને છૂટો કરો પૈસા માણસ તો ખડ ખડા થશે હું તો તને મારી સાથે જ રાખીશ અને તારી સવારી જ કરીશ બોલો લો નિન આ ઘોડાભાઈ ત્યારથી માણસના ગુલામ બની ગયા છે હો अनेणस एनी सवारी करे तो भाई तमने बदा ने मजा पड़ी ने चलो आज आती का हूँ तक बीजी वार्ता कही भाई आज